દા ભગવાનના અસીમ જય જય કાર ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો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 એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી છે ને શું કહ્યું સાહેબ બોલો આવો ને હરીશભાઈ આપણે સંભાળો છો રિસર્ચ સેન્ટર સુરતનું આપણું હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર જે છે વિકરાગ વિજ્ઞાન ચેરિટેબલ રિસર્ચ સેન્ટર એટલે કે વિકરાગ વિજ્ઞાન દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનના પ્રકાશથી સર્વ વિશ્વને મળે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 એના માટે આ વિજ્ઞાનનો આખો પ્રભાવ અને બધાને મળે એવો છે અને એમાં આપણો સંઘ બહુ સુંદર કામ કરી રહ્યો છે હાજરીથી કેટલું બધું સંઘને કેટલા વર્ષ થયા સુધી ના વધારે ના શરૂઆત બ્યાસી કે એસી રજિસ્ટર નહીં પણ આમ ચાલુ થઈ ગયું હતું એટલે ભાઈ એસી થી ચાલુ થયું એટલે કે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 અને એમનો ભાવ છે કે આવી રચના સુંદર એમનામાં આર્ટ એક અઘરામાં વિષય કેવી સાદી ભાષા મૂકી શકાય એ છે સદુરભાઈ ખરેખર હમ અને આજે તમે જુઓ બધા મીડિયાઓ જોઈએ છે આપણે ટીવી છે સિનેમાઓ છે ને આ પણ એમાં નાની નાની આખી ફીચર ફિલ્મ કે ડોક્ટર એવી ટાઈપને આવે ને આવી રીતે વિજ્ઞાનની અને આવા વાર્તાલાપના આવી રીતે બહુ સુંદર કામ કરે આજે દરેકને લાગે આજે કે ડાયલોગ વિથ દાદાજી એબાઉટ લાઇફ એન્ડ લિવિંગ એ સુંદર અક્રમ પહેલી આવી બધાને લાગે છે કાલે પેલી બેનમલી ડેનમાર્કવાળી ઇન્ડિયન પણ ડેનમાર્ક ડેનિશને ભણેલા અને ત્યાં રહેલા બે બાળકો છે રિટાયર્ડ છે પોતે અને જવાહરલાલ નહેરુ ફાઉન્ડેશનના મેમ્બર છે એમની જોડે વસરાજ વાત થઈ મારે બહુ જ કાલે બે કલાક અમે વાતો કરી કાલે તો બધા આવી ગયા વહેલા આગળથી અને પ્રોફેસર મિશ્રા હતા એમને આજે કંઈક ફ્લાઇટ હતી સવારની મિટિંગ થઈ ગઈ એટલે આવવાનું મોડું માફ કરશો બધા જ એક પ્રશ્ન પૂછ્યું મને કેટલા વખતથી છે કોની વાત છે એક મિનિટ હવે અને પછી અત્યારે રાખીએ પણ આ બહુ સુંદર પ્રયાસ છે એમનો અને આ પ્રયાસિન્યુ મેં કન્ટિન્યુ કરો રિસર્ચ સેન્ટર મારફતે અને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 એના કારણે આપણી બુદ્ધિ પ્રકાશમાં નથી આવી શકતી એટલે કશાઈથી મુક્તિ પામેલું આપણું જીવન હોય જે આજ્ઞા આપણને શીખવાડે છે જીવાડે છે એ જેમ જેમ એ જીવનમાં શીખતા જઈએ આપણે આજ્ઞા સમજતા જઈએ તેમ તેમ એક મોટા નગરક્ષેઠ હોય છે શહેરમાં હોય એના એનાથી આખું ગામ બધા લાભમાં પામી જાય છે હમ આ તો એક નગરક્ષેઠની વાત કરી સામાન્ય એવા બધા સંતો થયા છે એવા કે જેનું એ કેટલું બધું આજી અત્યારે છે બધા પણ આ કાળ એવો બસમો આવ્યો કે સંયમ માર્ગીઓમાં પણ આ દરેક પોતપોતાની રીતે પોતાના બધા સમજણો આપે પરંતુ કોઈ સમજણમાં કોઈને અંદરથી સુખ નથી મળતું સુખ નથી મળતું કારણ કે દાદા ભગવાને કહ્યું કે જીવતો માણસ જીવતા સ્વરૂપે સમજાયો નહીં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 એટલે તમે આ ચાર્જ જારી રાખજો અત્યાર કામ કરવાનું જણાવ્યું જય સચિદા હવે આપ્યા છે એ આપણે જોઈએ તમે શું કેવા માંગતા હતા આપણે જેસી ડોક્ટર જેસી બોલો તમે કઈ બોલવા જ હતા કઈક એ બોલ્યા બોલ્યા શું કહ્યું દાદા છેલ્લા કેટલાય વખત ઉદાર ભાવે માફી માંગી લો છો એટલે મહાત્મા પણ ઉદાર ભાવે માફી આપી દે છે કે મુક્ત થઈ જવું છે ભાવના જુદી ગમે તે હોય નહી પૂછાય મારો પ્રશ્ન આપણાથી ઉભી થાય ને આપણે જેમાં પૂરી જઈએ એવું નથી જોઈતું સારું છે અને આ જ આજ્ઞા ધર્મ છે આખો બરાબર જૈનો ના પિસ્તાલી આગમો આવ્યા ચાર વેદો અંદર આવી ગયા અને વિશ્વના બધા ધર્મો નો આખો સારા યુગ અર્ગો પૂછે એમાં ન સુધી અમારી નજર જતી હતી પણ હવે થાય શું થાય અમે તમારા બધા માટે જવાબદાર છીએ એ જવાબદારી અમે સિરે અમારી મારા શ્વાસો આજ હજુ પ્રશ્ન બીજાના પ્રેમથી જીવી ગયો તમારો પ્રેમ બહુ પામ્યો છું રહ્યો હું રહસ્ય જાણવા માગું છું કે તમે વારંવાર સત્સંગમાં આવો છો અને મહાત્માઓને કહો છો કે ભાઈ અમે મોડા પડ્યા અમને માફ કરો અને મહાત્માઓ પણ ખૂબ ઉલ્લાસ માફ કરી દે છે તો હવે ક્યાં સુધી એ ત્યાં સુધી કે આપણો માફી કરવાનો ભાવ છે ને એ સહજ થઈ જાય બરાબર એકબીજા માટે પોતાના જ કલ્યાણ માટે સાથે પોતાના કલ્યાણ એટલે શું કે પોતાનું કલ્યાણ સ્વરૂપ થઈ ગયેલો એ બીજાના કલ્યાણ માં માર્ગમાં બધા આવે બધા કામમાં લાગે મહાત્મા પાછી તમારી જ રહે છે કેમ નામ નાય આજે બિહારી આનંદજી તમને તરસ લાગી હોય દાદાજી આવે તો મને કેટલો આનંદ થાય કઉજ મને મળી ગયો બરાબર શું એવું દરેક થાય ધીમે ધીમે થાય પરંતુ આમાં શરીર અને પૂદગલ છે આ કારનું એને જ સમજવાનું છે અને એમાંથી આપણે નીકળી જવાનું છે એની એના જે બેડી છે ને જ બે ભાગની એમાં નીકળી જવું છે કોઈ કોઈ બાજુ ગણવા ગમવા માટે કે ના ગમવા માટે ક્યાંય જલાયા વગર ચોક્કસ બે જેમ છે તેમ જોઈ દઈએ બસ બીજું નથી જાણવું આપણે હમ પણ આ બધી વાતો સત્સમ બરાબર છે પણ જીવવામાં તો આપણે આપણા સ્વાર્થ માટે બધા સોડે જીવીએ મહાત્માઓ છે એટલે મહાત્માઓ તરીકે તો છે જ પરંતુ બીજા બધા તો નથી એટલા માટે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 આપણે જે ફેલાયેલા છીએ તે ધીમે ધીમે આવતા સંક્ષેપાતા જઈએ અને એ પછી એટલી ક્ષણે એટલી રીતે સંક્ષેપ જાય કે નાના નાનું એક આંખમાં થાળું કંઈ ગમ પડ્યું કરું નાનું ગમે તેવું તો આંખમાં આપણે રહેવાતું નથી આપણાથી એવું આપણી વૃત્તિમાં એવી દશા થવી જોઈએ શુદ્ધાત્વ દશા એટલી આપણી ખવી જોઈએ આ શ્રીમદ્ધનું વચન છે એમના અનુભવ પ્રમાણના છે બધા એ અમને અમને એ અને વ્યવહારમાં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 પરના કલ્યાણને નિમિત્ત બની જ શકે છે એટલે નિમિત્ત ભાવ આપણો આજ્ઞાધમથી ખુલ્લો થાય કે વ્યવહાર દૃષ્ટિથી હું ધીરુભાઈ છું તે એક નિમિત્ત સ્વરૂપે આ જગતમાં જે નૈમિતપણે છે એમાં એ નૈમિતતા એ કરીને બધા સાથે છું અને બધા સાથે છું બધા શબ્દ બધાને લાગુ નથી ઉપર તો મારાથી બીજા છે તેને પણ તે મને પોતાને જ પડે છે આટલો બધો ફેલાઈ ગયેલો છું એટલે ફાઇલોનો સંભાવ નિકાલ કર્યું શું કહ્યું મુક્તિનું છે પડેલું પરંતુ આપણા હજુ ડિસ્ચાર્જ કક્ષાયો રહ્યા છે કસાયો ના કહીએ આપણે ડિસ્ચાર્જ જ કહીએ બરોબર તે એમાં જેટલી ચિકાસ વાળો ભાગ છે તેઓનો સ્વભાવવાળો ભાગે એ મુક્તિ હજુ તો આયુષ લંબાય છે બાકી સ્વભાવ મુક્તિ આપો માણસ તમને હોય કે અજ્ઞાની પણ એ પોતે જાણીને વેદી બધું વેદી લેલું અને પેલા અજ્ઞાની બીજા બીજું સાધન શું છે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 સંક્ષેપ આવવો જોઈએ સંકુચન થાય છે વૃત્તિનું જે ફેલેલું છે સંકુચન થયા કરે છે આગળ આ પરમાણુ વિજ્ઞાન રહેલું છે પૂતગલમાં કયું પૂતગલ તો કે મન વચન કાયા રૂપી ત્રિયોગ રૂપી પૂતગલ એનો જે વિસ્તાર છે સંકોચાય તેમ તેમ આપણને હું છું કેન્દ્ર વર્તી ધીમે ધીમે ફિટ થતું જતું જાય તો બે નોખા રહ્યા કરે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 દરેકને ઘરના માટે ઘરના વ્યવહારોમાં હોય છે આપણા બધા અને દાદા ભગવાન અને વિતરાકોમાં જ સિદ્ધાંત છે આખો કે ઘર જીત થયો તે જગત જીત થઈ ગયો અને જગત જીત એટલે શું કામ મનવચનકા એને જ કહું આજે મનવચનકા ના હોય તો જગત કંઈથી આવ્યું જગત આવ્યું જ ક્યાંથી આ જગત બહુ મોટું છે એ અમિત સાહેબે બહુ સુંદર સમજ આપી નવનીતભાઈ બહુ મજાની અમે ખુશ થઈ ગયા જ્યારે એમને જગત વિશે થોડુંક ખુલાસો કર્યો દાદા આપી છે આપણને જગત કારણ કે આપણે દ્રષ્ટિ પામ્યા છીએ આપણે પોતે પોતાના હિત માટે કલ્યાણ માટે એટલે આપણને આજ્ઞાધર્મ કરીને આપણા જીવનમાં આપણું જ હિત સચવાઈ જાય બહારના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 એટલે કે પોતાથી દખલ નહીં થતો એવો પોતાનું જીવન જાય છે એ પ્રમાણ થવું બધું દરેકનું એ પ્રમાણ પોતાના માટે છે એ કે બતાવ્યું કે આવું છે સવાલ જ ઉભો થતો એનો પ્રમાણ પ્રમાણ શબ્દ ઘણો મોટો છે હમ પ્રમાણે અનુભવને લાગુ પડે છે અને છેલ્લે સાથે જીવાતું જીવન એને જ વિજ્ઞાન કહેવાય પૂરેપૂરું વિજ્ઞાન કહેવાય અને એ વિતરાગ વિતરાગોનું વિજ્ઞાન છે પોતે વિતરાકતા આમ આપણે જૈનોમાં આપણે શું કહીએ કાયોસ છે પોતાના ધર્મ જરાયરિત ના થઈ શકે શરીર આખું પ્રતિમા સ્વરૂપ થઈ જાય છે આખું પ્રતિમા પ્રતિમા સ્વરૂપે કોઈ દિવસ ચલિત નથી થતી સમજ્યું એ સજીવન મૂર્તિ અહીંયા કહી એ શુદ્ધ પ્રેમની મૂર્તિ કહી એ દેહતી નથી દેહ નથી એમાં દેહ ધરાય નથી પરંતુ દેહની હાજરીમાં જ આવું મૂર્તિનું પ્રસ્થાપન થઈ જાય છે આપણી અંદર આજ્ઞાધરણથી સમજવ્યું ને અને એ શુદ્ધાત્મા દ્રષ્ટિ આખી એ પ્રમાણે થાય ત્યારે બધું પૂદગર બધું ઠરી જાય બધું અને પૂદગર મૂર્તિ સ્વરૂપે જેવા કરે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 આજ્ઞાધર્મને સિન્સિયરિટી સિન્સિયરિટી અને ઓનેસ્ટી પોતાના જ હિત માટે આપણે પ્રમાણ સ્વરૂપ રહીએ આજ્ઞાધર્મથી થાય ના થાય એ નહીં આપણે ઘણી વખત બધું બોલાય અરે પણ આમ નથી થતું તેમ બોલે પણ એ તો થવાનું થોડું પરંતુ એના નિશ્ચયમાં કોરમાં કે નહીં તમે તેમ વાત પ્રમાણે છું અને મારા મારું હિત છે એમાં અને મારું હિત એટલે કોઈ બીજાનું હિત નથી સાચવું એવું નથી પોતાનું હિત સાચવી જાણે બધાના હિત સાચવી જાણે શું કહ્યું એટલા માટે જ કહ્યું ઇંગ્લિશમાં કહેવત છે ને બધે જ કે આપણે ઘરના ઘંટીચા અને ઉપાધ્યાય કહેવાય છે ને સાધારણ એટલે ચેરિટી બિગિન્સ એટ હોમ પેલું ઘરના બધા સુખીતાએ જુઓ પછી બધું આવું હોય બધા જાઓ બાર આટલી વાત કરી એટલે તમે વિશ્વઅં પ્રકાશ કર્યું આપણને એટલે કે એ વિશ્વ બધા આખું વિશ્વ એમને વંદે કરે એવું નહીં વંશરાજજી ત્યાં કોબાના ડાયરેક્ટર રહ્યા હતા શાહ અમીન સાહેબ હતા કદાચ હશે તે વખતે વંશરાજજીના ઘરમાં જૂના ઘરમાં ઉપરના હોલમાં હમ અને પરીક્ષ સાહેબ અને જ્ઞાનની વિધિ હતી એ હોલમાં ઉપરના આપણે ચાલતી હતી ત્યારે આપણા કુબાના ડાયરેક્ટર હતા શા મહેન્દ્રભાઈ વંદ્ય છે નામ હતું મહેન્દ્રભાઈ કેવું કે આખું વિશ્વને વિશ્વને માટે એ વંદ્ય છે એવું નથી પરંતુ એમને આખું વિશ્વ વંદ્ય સ્વરૂપે વંદ્ય સ્વરૂપે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 તો એમના માટે આ બંધ્ય છે અને ધર્મમાં પછી ગુરુ જે આપણા ગાઈડ હોય ગાઈડ હોય અને આપણને એમના જેવા બનાવે કે જેથી એ આ માટે વંદની થતા હોય જેટલા વ્યવહારમાં એવું આ ત્રણ જ બે છે વ્યવહારનું એક અને મુક્તિ માર્ગનું મુક્તિ માર્ગમાં ગુરુ એટલે કે કોઈ ના ઉપરી ના થાય એના ગુરુ કહેવાય પિતરાગોની ભાષા છે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 એટલા માટે આ દ્રષ્ટિ આપણને મળી છે કોઈને દાદા બહુ કહ્યું છે બધા મહાત્મા તમારા તમારા માટે મારે આંખોથી વાંચવાનું રાખ્યું જ નથી સિવાય કે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ આંખોથી માત્ર રાખ્યું પણ એ સારાના માટે આંખોથી વાંચવાનું રહ્યું છે તમારા માટે કે તમારો ફાઇલો સંભાળ નિકાલ બાકી છે અને આંખો એ આંખોમાંથી શું એ પ્રમાણભૂત થઈ જાય કુદરતીપણે એવું થઈ જવા માટે તમારે પ્રયોગ રાખવાનો છે વાંચવાથી અને વાંચવાનું કેવું કે ઉપયોગપૂર્વક પાછું શું કહ્યું ઉપયોગપૂર્વક એટલે આપણા શુદ્ધાત્માના પ્રકાશમાં એ વંચાય છે વાંચનાર છે વાંચનાર વાંચે છે આંખોથી અને આપણે શુદ્ધાત્માના પ્રકાશથી એને સારી રીતે જોઈએ છીએ કે આને વાંચવાનું બરબર થાય છે કે નહીં ક્યાં ક્ષતિ રહી જાય છે શું છે શું નહીં કાનો માત્ર અક્ષર બધું જ એટલે દાદા કહેતા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 આમ આખો જાય જો તમે ઝીણવટથી જોશો તમને સમજાશે કે ત્યાં મચતા જતા જાય અને આપણે એમ લાગે હું જો આ કેવા સરસ તરત સીધું સીધું બોલી નાખે છે એવું દેખાય બધું માણસ તો બહુ કળાવાળા છે અને આ કાળમાં બહુ કળાઓ વિકસી છે ક્યાં ક્યાં કઈ જાત અદ્ભુત કળાઓ વિકસી છે આ ભૂલ ભૂલ બધી એટલે એમાં આપણે ખોઈ નહીં જઈએ એમ દરેક અંડરલાઇન શબ્દ સમજવો કે આ કારના વિશે બીજા રામ કેમ આવી છો એટલે રામ એ બિતરા પુરુષ હતા અને એ રામના સમયના દસ વર્ષ પછી પહેલાના માહિતી પહેલાના અને એવા હતા આમ તો બળરામ હતા અને લક્ષ્મણજી વાસુદેવ વાસુદેવ હતા પરંતુ આજે હિન્દુ સમાજમાં એમને વાસુદેવ તરીકે ઓખાયા છે બધાને પરંતુ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 આ બીજા કારપર્યુમન ઉપમા નહીં આપી શકો તમે એમાં ભગવાનનું પદ અમે અમે કહેવાતા અમે કોઈ દિવસ બોલી શકીએ કે અમે ભગવાન છીએ આપણે બધા દાદા ભગવાન કહીએ પણ અમારેથી ના બોલાય દેહ ભગવાન ક્યારેય નથી થઈ શકતો દે ભગવાન એ ક્યારેય કે પરમાત્માનો પ્રકાશ પણ દેહમાં ખૂબ પ્રકાશમાન થઈ જાય ત્યારે જે પરમાત્મા હોય છે એટલે કેવળ તીર્થંકરો સેવાય એમ કહેવાતું નથી અથવા તો કેવડી ભગવંતો હોય અર્હત શબ્દ છે સામાન્ય ભાવે અને ખાસ કરીને વિશેષ ભાવે કરીને આખા વર્લ્ડમાં એક જ હોય એની જોડી નથી હોતી તીર્થંકરની હજુ બન્યું નથી અને બની શકે પણ નહીં સિદ્ધાંત છે ખૂબ ત્રિકાળ સિદ્ધાંત છે જ્યારે જે હોય તે અને એમના નિર્માણ પછી એમનું શાસન સ્થપાય છે આખું શાસન શાસન એટલે મનુષ્ય માત્ર માટે પોતે કેવી રીતે જીવી ગયા એવી રીતે જીવવાનું એનું આખું બોધ મળે છે એમાં શાસન એવું એમનો પ્રભાવ હોય છે એટલે શાસનને ચલાવનાર છે શાસન દેવદેવીઓ દેવદેવીઓ અને મનુષ્ય લોકોને એમની સહાયતા જેવી મનુષ્યની ભક્તિ જેવું હોય તે સમજે બધા ધર્મો કે હું જ્ઞાતા છું એ કેવલ સ્વરૂપે જ્ઞાતા થઈ જાય ત્યારે જ એ પરમાત્મા પ્રકાશ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 એટલે અતિક્રમણ થયેલું પૂદગલ આપણાથી જ આપણે અતિક્રમ્યા એમાં પ્રતિક્રમી અને પાછા ક્રમમાં આવી જવું એટલે કુદરતના ફ્લોમાં આવી જવું નદી પ્રવાહ છે એમ કુદરતી પાછું આવી જવું તરત જ દેખાય કે તરત સમજાય કે આ તરત જ કરી દેવું જોઈએ બહુ સાદી વાત છે કે મિનલ આ તું ક્યાં ખોવાઈ ગઈ પાછી ફરી જાય આ શુદ્ધાત્મા અને વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિ બે છે એમાં આવી જાય તું એટલે બે કિનારે તારું જીવન કેટલું સરળ જાય તરત જ કરી દે આ પ્રભુ હે શુદ્ધાત્મા પ્રભુ પ્રગટ શુદ્ધાત્મા આ ભગવાન દાદા ભગવાન હું આ મિનલ આપની પાસે ક્ષમા માગું છું આ ક્ષતિ થઈ આજ્ઞાધર્મની ક્ષતિ થઈ મને ક્ષમા કરજો અને ફરીથી આવી ક્ષતિ મારાથી ના થાય એ મને શક્તિ આપજો આટલું કરી દેવાનું તમારે પોતે જ પોતાની આગળ હં એ જ દાદા ભગવાન છે આપણું સિદ્ધાત્મા ભગવાન આપણું પ્રજ્ઞા સ્વરૂપ છે પ્રકાશ છે એ દાદા ભગવાનનો પ્રકાશ છે અને દાદા ભગવાનની સીટ છે આખી સીટ છે આખી સમજાય છે કે નહીં એટલે આપણા બધામાં જ છે દાદા ભગવાન તો કંઈક દેહમાં છે એવું નથી એમનું પોતાનું ખુલ્લા થઈ જવા આપણને એટલું બધું થયું પ્રત્યક્ષપણું કે જે નામ બોલે તો પણ એને એનો લાભ મળે અને આનંદ આવ્યો છે તું ક્યારે આવ્યો આપે આ પ્રશ્નના વચ્ચે જવાબમાં કહ્યું કે દાદા ભગવાન ના અર્સિંહ જય જય કાર હો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 શબ્દ અક્ષર સાથે બોલીએ એ અમારી જ્ઞાન પ્રકાશ ની પર્યાય કહેવાય આ દાદા ભગવાનમાં સિંહ લઈ કાર હો એ અમારી અંદરમાં શુદ્ધાત્મા જ્ઞાન પર્યાય કહેવાય અમારે ખ્યાલમાં આવી જ વાત છો એટલે દાદા ભગવાનના અસીમ જય કરે બોલીએ અને આપણે ઉઘાડી આંખે દાદા ભગવાનના અસીમ જય જે કર બોલતી વખતે ઉપયોગપૂર્વક આપણું રહેતું હોય એ બહુ ઉત્તમ છે બહુ ઉત્તમ છે ઉઘાડી આંખે આપણે વંચાતું હોય કારણ કે આ શરીરથી પૂતગલથી બોલાય છે આ તો ફાઇલથી બોલાય છે આપણે અને ફાઇલથી બોલાય છે એ દાદા ભગવાન કંઈ વ્યક્તિ સ્વરૂપે નથી આપણે પોતે જ છીએ શુદ્ધાત્મા સ્વરૂપે અને પ્રજ્ઞાની સીટ ઉપર અને આપણું પૂતગલ આપણું બોલે છે એટલે આપણું પૂતગલ આખું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 કે જેને જ્ઞાન નથી પણ આ જો ભક્તિ એને બેસી ગઈ એની સમજ આપી છે બધી એ લઈને એટલું લઈને કરે તોય થઈ જાય આ પરદેશમાં ઘણા લોકોનો અનુભવ છે બોલો આપણે તો ભારતમાં છીએ હું તમને કઉ બ્રાઝિલ બેન આઈ હતી મને આગળ દિલીપભાઈ હતા ને ત્યાં આગળ અમેરિકામાં અને પેલી કોરિયાની જાનપાનની જાપનીઝ લેડી આઈ એકદમ ઓચિંતને મળ્યું જ્ઞાનમાં બેઠી ના અને પેલા આ ત્રણ ત્રણેય નો અનુભવ બધા બેઠા હતા આટલી વાત છે આપણે એમ લાગે કે શું આપણે જઈએ નથી એવું અંદર ઉભું ના થવું જોઈએ કારણ કે ત્યાં કશાયો નું એટલું મોટું સામ્રાજ્ય નથી છતાં એ ભગવાન નું સ્વરૂપ સમજાય છે અરે આટલા જ નજીક આડી ત્રાટી કપટ ની એનાથી નથી દેખાતા આપણને આ કષાયો કપટ કહેવાય છે ક પટ ને ક કે જે પટ સ્વરૂપ નથી ત્યાં હું માન આપણે જાગૃતિ જરૂર છે ખ્યાલ આવે ને એટલે આ લોકોનો અનુભવ કઉ તમને આ લોકોનો અનુભવ કાલે બેન આઈ આટલી વાત થઈ આપણે આ રિસર્ચ સેન્ટરના કોણ હતી બેન આને શું એવું કઈક છે સમથિંગ લખ્યું હતું એમાં અત્યારે છે આવી દોઢ બે કલાક વાત થઈ બે પ્રોફેસર ને બેશ્રાજી ઓરિયન છે આ આ પુસ્તક અને આપણી ડાયલોગ્સ વિથ દાદાજી અબાઉટ લાઇફ એન્ડ લિવિંગ એમાં જે ત્રિફેસમાં આપ્યું છે ને મિશ્રાજી એ વાયે પુસ્તક મળ્યું હોય તો જોઈ લેજો અને અમે તો વિનંતી કરીએ આપણા વસંતભાઈ સાહેબને હરીશભાઈ સાહેબને કે અત્યારે પહેલી આવૃત્તિ તરીકે હજાર કોપી કાઢી છે આપણે કારણ કે ખાસું પબ્લિકેશન છે તે પછી ધીમે ધીમે વધશે અને મહાત્માઓને પહોંચે એવું કરજો બહુ અને પેલી બેન તો બોલી કે મને પ્રત્યક્ષ દાદા એની જોડે હું ડાયલોગ કરું છું મારી જોડે છે દાદા આવો એનો અનુભવ થયો બોલો આ અનુભવ એનું બોલે એનું છે આ હજુ અને મિશ્રાજી તો બહુ વિચારક છે એની આવું વાસ્તુ છે એટલે આપણે આજ્ઞા કરીને પોતાના હિત માટે પોતાની અંદર આપણે આ વિચારણાથી આજ્ઞાધર્મની વિચારણાથી આપણે રહીએ તે આપણે વિચાર કરેલો નથી કહેવાતો વિચાર કરેલો નથી કહેવાતો આધ્યાત્મિક જીવનથી આપણે એવા વિચાર આપણી વિચારધારા ખુલ્લી થાય છે આપણામાં શુદ્ધાત્મા લક્ષી અને વ્યવહારથી વ્યવહારમાં એ બહુ મજાની વાત છે એટલે આજે મન એટલું બધું કુંઠિત થઈ ગયું છે બધે કે વિચારી પણ નથી શકતા પોતે પોતાના માટે આપણે હું એને ઓળખી શકું એને જ્યારે ઓળખી તો શકું ઓબ્ઝર્વ તો કરી શકું જયારે નિરીક્ષણ તો મારું કરાય મારે મરપોતાનું એમાં તમને કોણ રોકવા આવ્યું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 એટલે સંપૂર્ણ માલિકી ભાવ વગરની વાણીનો ફ્લો સુધીર ભાઈ એવું જ ને એટલે રામ કે મહાવીર કહ્યું અને નીચે લખો છો કે અંડરલાઈન શબ્દ આવી રીતે એ તો કાળાતીત પુરુષ છે એટલા માટે પછી રામ કહો લક્ષ્મણ કહો અરે આપણે કૃષ્ણ કહો મહાવીર કહો આદિનાથ કહો હા હમ સમજુ એટલે વિતરાક પુરુષ તો બધાના જ હોય શું બધાના જ હોય એ અને એમને એમનો શ્વાસ જ એવી રીતે ધબકી નજર ગયો હોય પણ એ શ્વાસ ત્રીજા ભાવોમાં બીજે પડી લે પછી તૈયાર થઈને આવી એ તૈયાર થયેલો હોય ત્યારે જ જન્મ પામે છે એમ એમ નથી પ્રમતો કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલો હોય પછી નિકાલ માટે જ રહે છે એનું આખું જીવન એટલે એ ક્રિયા ના કરી શકે ગર્ભમાંથી ગર્ભમાંથી આ બહુ વાતો સમજવા જેવી છે શાસ્ત્રો અમુક પ્રકારે સમજાય છે એમને શું એટલે ભાવનાના પરિણામો છે બધા અને રામ ને મહાવીર ભગવાનના નામ લખવાનું અને બીજા ભગવાનના નામ નહીં લખવાનું ખાસ એવું કશું નથી એવું કશું બધું કૃષ્ણ ભગવાને લખ્યું છે ને આજના કૃષ્ણ છે આજના મહાવીર છે મહાવીર છેલ્લા છેલ્લા છે સમજું એટલે બધા કાળા છે એટલે કાળાથી જ છે એમ કહેવાનો મતલબ ચાલો આ થઈ ગયું હવે આપણે મને લાગે છે ટાઈમ થઈ ગયો છે અને બધાને અંદરથી કુદરતી બૂમ આવતી જશે કે અમને પ્રસાદ ક્યારે મળશે એવું અંદરથી સાહેબ શું કહો છો હા મન ત્યા મારી રૂમમાં પૂછે કરવું છે મહેતા અરવિંદ મહેતા મેં તેમદાવાદ મેં આવુંગા પૂછે બોલ પૂછના આપ બધું થઈ ગયું એક જ રહ્યું લઈ લઈએ તમે આવો બધા કોણ છે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 વ્યવહારના શબ્દોથી નથી આવતી અને વ્યવહારમાં જાણે છે એટલે વ્યવહારથી પોતે જ પોતાની સાથે જીવી જવા માટે પોતે પોતાનો એવો વિશ્વાસ થઈ જાય કે આખું જગત એના વિશ્વાસમાં ડગાવવું આવે કે ગમે તે વ્યવહાર આવતો પણ એ ડગે નહીં એને પોતાનો આત્મવિશ્વાસ કર્યો છે દાદા ભગવાને પોતાના માટે કહ્યું હતું અમને જ્ઞાન નતું ત્યારે અમે આવી રીતે આત્મવિશ્વાસ હતા અમને કોઈ અદાઈ નતું શકતું એમના પ્રમાણોય થયા છે એક પ્રખર કર્મયોગી બ્રાહ્મણ એ જ એમના નિમિત્તે અને એમની સામે રહેતા બ્રાહ્મણ બહુ રૂજુ હતા અને એમના બેન મિત્ર આવી ગયા આ તો આટલા પુરુષ શું છો હું અત્યારે હમણાં એમને મારા તાટ કરી દઉં હો ના એવું નથી કરવા જેવું નથી બહુ સાદા છે પુરુષ કહેશે પણ ના માન્યા તો ચાલો ચલો મને લઈ જાઓ અને આ બનેલું આ બનેલી વાત હકીકત છે અને કહેશે આ ભાઈ કંઈ નથી જાણતું હું શું પછી કહું આ શું છે આ શું એક બે પ્રશ્ન નથી હા હવે પડ્યા એમ એટલે એને એવું બધું થયું એમ ને હા છટકી જવા માગો છો તો કે અમે માર નથી સારું નથી અમે સાને માટે પડો છો હવે છટક્યા જોયું તમે આમ કેવા ના કરો રવા દે શું મારી આંખો સામે આંખો મારી શકો છો તમે આવો દાદા પેલા એ મજા નથી સાને માટે કરો છો પણ શું જોઈએ છે આમાં ફાયદો શું છે આપણને બહુ કહ્યું માન્યા નહીં એટલે પેલા હતા જોડે એના ભાઈ બાર એટલે સારું લમાડો જાઉં એને ત્રાટક માણવા મળ્યું દાદા ને આખું જોઈએ ત્રાટક ત્રાટક બધા તમે જાણતા હશો ત્રાટક એટલે આ માર્ ભાવના મેરાય કે આ માઈક એકદમ ત્યાંથી ઊભું થઈને થઈ શકે છે એનાથી બધું આપણા દેશમાં બહુ આવી વિદ્યાર્થીઓ કશાઇ દેશ છે ને તે કા જોયું હા તે ખાસ્યું દાદાનું દ્રષ્ટિ ના દ્રષ્ટિ જોયું મિનિટ બે મિનિટ મિનિટ એટલે ગઈ હશે અને પેલા ઢીલા પાડવા મળ્યા નજરમાં જોયું કા ના ચાલી શક્યા અને દાદાની દ્રષ્ટિ સ્થિર જ રહ્યા કરી આ આખોથી આ પ્રયોગ કરવા જેવા નથી મહેરબાની કરી કરવા જ વાત હતી આ તો આ જ્ઞાન પહેલાની વાત છે એમાં બહુ વાત છે દાદાને યંગ એજમાં બહુ સમજવા સુધીરભાઈ અમે તો આખું જીવન ગયું એટલે બધું જ સમજીએ છીએ જાણીએ છીએ પૂતગર્મનું આ બધી રીતે એટલે અમે કહીએ છીએ કે નોન પૌદગલિક રીતે અમારું એક જ મટીરિયલ છે પૌદગલિક રીતે એક જુદો પડે તો અને પૂતગનો સ્વભાવ જ છે હંમેશા પૂતગલનો સ્વભાવ જેનાથી સ્વરૂપથી પૂતગલ ને ગ્રહણ લાગ્યું એટલે પછી આપણે તમે શાના ગ્રહણ માં છો આપડે ગ્રહણ ના હોય હવે ઉતરતું ગ્રહણ થાય છે આપડે બધા ગ્રહણ માંથી મુક્ત થતા જઈએ છીએ આપણે આપડે જ પૂતગલથી સમજાયું એટલે જ્ઞાન લીધેલા મહાત્માને બુદ્ધિથી એવું પ્રમાણ ખોરવાની કોઈ જરૂર નથી આપણને આપણી ભૂલ હોય ને કંઈનું કંઈ આવશ્યક ક્ષતિ જોજો તમે જો તમે ટ્રુલી સાયન્ટિફિકલી તમે આજ્ઞાને સમજવા જશો તો કિરીટભાઈ આજ્ઞાધર્મથી આજ્ઞાધર્મ બહુ સિમ્પલ છે બહુ સિમ્પલ છે આમ તો પરંતુ બહુ ગહનતા છે એનામાં પુષ્કળ ગહમતા એનામાં એટલી બધી વિશાળતા છે આજ્ઞાધર્મને સમજાવવાની કે વ્યવહારની વિશાળતા બહુ નાની પડે એની આગળ એટલો બધો વ્યવહાર વિશાળ છે બોલો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 શૈલે આપણા ડૉક્ટર શૈલેષ જે ગયા છે એમને ખાસ બોલાવ્યા છે એમાં બાર કે ચૌદ લોકો લિસ્ટ કર્યું છે મારા પરથી બોલાવે છે એક પ્રયોગ છે એમાં સાતમા નંબરનું નામ હતું બોલાવ નીકળી ગયા પહોંચીને અત્યારે ચાલુ જ છે એમનું ત્યાં ભોપાલમાં જુઓ આ બધા કેમનું કોઈને ખબર પડે છે કામ કેવું ચાલે છે ચાલે છે કેમનું એટલે આવું છે એટલે આપણે બધા વ્યવહારમાં હૈયે આપણે આપણા જ હિત ખાતર બધાની જોડે રહી જતા હોઈએ સમજાવ્યું ને અને આપણા ઘરમાં તો ખાસ કરીને એ આપણી પહેલી જવાબદારી છે ઘરમાં ઘર એ ઘર નથી અને ઘરના ઘરના નથી આપણે જ છીએ આપણે જ છીએ કિરીટભાઈ સમજા કે નહીં પરંતુ આપણે વ્યવહારથી સંબંધોના આધારે આપણે બધું કહીએ છીએ એ તો વ્યવહાર છે જ પણ વિતરાગો એવી રીતે નથી રહેતા અને વિતરાગ સમજણ ને વિતરાકતાના અવસોથી જીવન જાય આગના તેવું નહીં રહેવાય ધીમે ધીમે તમારે તમે જ બધામાં જીવી જશો છો એવું નહીં સમજાય તમારું ઓમ છે ઓમ ને દીકરો સોહમ સોહમ તે આજે ફિલ્મ લાઈનમાં ભણેલો છે આટલું પરંતુ આપણું અક્રમ વિજ્ઞાન લાવે મેં વાત કરી છે કે નાના નાના સ્ક્રીપ્ટમાં લાવો તમે વીસ વીસ મિનિટ કે બહુ લાંબું નહીં લાંબામાં બધા કંટાળી જશો એમાં લાવો તમે એક એક નાનો મૂકો ટૂટકોને કરી દો તમે સુધીભાઈ આપ સમજાય બહુ એ ઇફેક્ટિવ થાય ઘણું ઇફેક્ટિવ થાય આજનું મીડિયા અને વિજ્ઞાનમાં જે વિકાસ પામ્યો છે આપણે આ ક્રમવિજ્ઞાનના વિકાસ માટે એટલું સુંદર સાધન છે જો એનો પ્રોપરલી ઉપયોગમાં લેવાય તો અને આપતો પુત્રો લઈ રહ્યા છે આપણા યુથ છે બધા છે એમાં લાગી ગયા છે બધા અને રિસર્ચ સેન્ટરમાં એનું બધું લેવાનો બધો પ્રયત્ન ચાલુ છે આપ સમજાયા એટલે રિસર્ચ સેન્ટરને આપણો સંઘ જે છે ને એ બેનું યુનિઝન થાય એવું વસંતભાઈ જોજો તમે વસંતભાઈ સાહેબ હરીશભાઈ કઈ ગયા એ તમે ખાસ જોજો અને આપતા પુત્રો એમના હિત ખાતર નહીં પડે પણ અમારી પર હશે જ જો હશે તમે તમારો સ્વાદ નહીં સાચવી જાણો પાક્કા બધા જોડે ફરજ હતો સ્વાર્થ ને સ્વાર્થી નથી કેવાતો સ્વાર્થને સ્વર્થી પાડવામાં આપણે આમ કમ્પેરિઝન થી જોઈએ એવી રીતે નથી જોવાનું એમાં વ્યક્તિગત રીતે પોતે પોતાના માટે જોવું પડશે આપણે કિરીડભાઈ આપ સમજ્યા confined to ketan within the bounds of ketan's mind which are very small bound ketan speech kirit kirit and kirit's behavior which are very small is easy to huh, rich oh, total of it in totality or oh, no kirit easy or not to risk kirit is not easy પણ હાઉ ટુ રીસ્ટ ટુ રીસ્ટ ફ્રોમ વિધિન શું કહ્યું બોલો વિધિ અંત બાહ્યકરણ તારે અંતઃકરણ જીત્યું એનું બાહ્યકરણ જીતા પણ અંતકરણ એવું એમ જીતા બધું આપણને બહુ હાથ પાછ કરાવે એવું છે તો આપણે સમજણ ના પડે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 જે આધિનપણું થયેલો જીવ છે પૂદગલ છે આધીન થયેલું એ આધીનપણાને માટે આધીનપણાનું રક્ષણ થયા કરે એના માટે આજ્ઞા છે અને એ આધીનપણું રહેવું આજ્ઞા ધર્મે કરીને એ બચ્ચાનો ખેલ નથી અને કંઈ એ અઘરું નથી પણ એમાં સુરવીરતા જોઈશે અંદરની નિશ્ચય શક્તિની શું કહ્યું દરેક વ્યક્તિએ કરીને વ્યક્તિએ પોતાનો કંઈ નિર્ણય હોય છે આજ્ઞા ધર્મ પછી વ્યવસ્થિતમાં જેવો તો ભલે હોય શરીરને રહેવું હોય ને પડે તે ગમે તે થાય એવું જાણવું નહીં આજ્ઞા ધર્મ આજ્ઞામાં છો તમે એ છો આજ્ઞાને અધિન એટલે એને પરોક્ષ કહ્યું પરોક્ષ એટલે પરોક્ષ રીતે આપણે પ્રત્યક્ષ પોતે જ અંદરથી થતા જઈએ આપણી જ સમજાયું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 એટલે જ્ઞાન લીધેલા ના લીધેલ જોવાની જરૂર નથી પણ આજ્ઞાતમ તો દ્રષ્ટિ સાથે હોય ના હોય તો પુણ્યનું બહુ સુંદર બહુ સુંદર પુણ્ય પણ એ કેટલી સિન્સિયર અને ઓનેસ્ટીથી એ સમજવાની કોશિશ કરે છે પોતાના જ રીતે પોતાની બુદ્ધિથી એ બુદ્ધિમાં એની તટસ્થતા છે એ બુદ્ધિ ગમે તેવું સમજાવવા જાય બે તો એમાંથી કોઈ પક્ષમાં જલાઈ જાય છે બુદ્ધિસ્ટ કરે કે નહીં એવું દ્વંદારી છે બુદ્ધિ તો આમ બધી એમ જલાય નહીં એવું હોય તો બહુ મોટું પુણ્ય બંધાય અરે ચક્રવર્તી જેવું પૂર્ણ બંધ શકે છે એવું છે એમના પણ એ આ વૈજ્ઞાનિક સમજ બધે પ્રસાર થવી ઘટે ચાલો જય સચ્ચિદાનંદ આવો સાહેબ હવે આપણે બધાને મળશે પ્રસાર ટાઈમ થઈ ગયો ચલો આ રીતના આપણે ભૂખ્યો કેમ રખાય આ રીતના રખાય નહીં પાણી પીવું પ્રગટ પ્રભુ સ્વાગત કરું છું અટ પ્રભુ નું સ્વાગત કરું છું ચરણ કમળ માં હિયું ધરું છું કમળમાં હૈયો ધરો છું પ્રગટમાને સહુ સંદેશા એક સમયમાં પહોંચે પ્રગટાત્મા સહુ સંદેશા એક સમયમાં પહોંચે દૂર ત વાંચે અંતર તારો કોઈ ન વચે રો કે દૂર અંતર તારો કોઈ નવચ રો કે દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર હો કાર દ ભગવાનના અસીમ જય જયકાર દ ભગવાનના અસીમ જય જયકાર દા ભગવાનના અસીમ જય જયકાર દા ભગવાનના असीम जय जय कार दा हो दादा भगवान ना असीम जय जय कार हो दादा भगवान ना असीम जय जय कार हो दादा भगवान ना असीम અસીમ જય જયકાર દા ભગવાનના અસીમ જય જયકાર દા ભગવાનના હસીમ જય જયકાર દા ભગવાન ના હસીમ જય જયકાર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 હસીમ જય જય કાર ભગવાન ના હસીમ જય જયકાર દાદ ભગવા હસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાન જય જય કાર ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જય કાર ભગવાન